એટલું છે કારણ કે સ્ત્રી જાતિ કુદરતી એવું એવા અંગો પાંગ છે કે જેને ભય રહ્યા કરે પુરુષ ને એવો અંગે એવા નથી ભય રહેપીય નો તો એકલા રહે છે